બે ખૂન થયા બે કુની થાય છે આ બે ખૂન થયા છે અને આ બે બંને શું થાય છે કે પેલા કચરી કચડી મારે છે ને અને પેલા અગ્રાંતિ મારીને વિચારે બંનેને હળકો હળકું જ આપવું પડે અમે ચાલુ કાયદો ન્યાય ન્યાય રસલ એક રસલ એને દંડ અને એક રસલ એને સરપંચ છે સરપંચ એને આ બધું માર્ગ રહ્યું હોય સરપંચ ના એની કોઈ બે ઘર મારી દે અને ચાર ગાર બે ધોલ એને પેલા ને જાહેર માં અપમાન થયું જાહેર અપમાન થયું છે સરપંચ ને જાહેર માં અપમાન થયું અપમાનભાઈ ઊંઘી શકે છે ઊંઘી એટલે પેલા હરિજન થી કરેલા પાપ ભોગવે છે અને અઠવાડી ને કરેલા ભોગવે છે બંને હકું ચાર ગાળો અને બે દોલ હકી ભેગમવાનો છે આવું ન્યાય વાળું જગત છે કેવું એ ગુનો છે કારણ કે વ્યવહાર છે ને ચાલો વ્યવહાર નો આ જાગૃતિ છે આ વ્યવહાર જાગૃતિ છે નિશ્ચિત એવું બે છે આ મકાન છે પાંચ લાખ નું આપડું છે ત્યાં સુધી મકાન માં થોડો ભાગ ગયો હોય તમને દુઃખ થયા સમજો ને પણ આજે વેચી દીધું અને કાલે આટલું કરીને રાધેશ્યામ ભાઈ પૂછે છે રાધેશ્યામ ભાઈ પૂછે છે કે જ્ઞાની પુરુષે આ દેહ ના દસ્તાવેજો કેવી રીતે ફાડી નાખ્યા હોય દસ્તાવેજો દેહની માલિકી ના દસ્તાવેજો કેવી રીતે ફાડી નાખ્યા હોય જ્ઞાની કૃષ્ણ દસ્તાવેજ ફાધારી જરૂર ના પડી હોય એને આખો હું આ છું કે માર્કી પણ માર્કિંગ છોડવું પડતું પણ જ્ઞાની પૂરું બીજા લોકો માર્કિંગ છોડાવ્યા એવી રીતે બીજા લોકો માર્કી મારા સાહેબ છે તમારે બાલકી પડો સોળ તમે આના માલિક નહી પણ આના માલિક છોકી અમને ખાતરી થઈ રહી છે ખાતરી કરાયેલો છું પછી ખાતરી થયા પછી કે હું એના માલિક નથી એને પોતાને ખબર પડી ને ખાતરી जरूर नहीं रही आकड़ मोड़ा मुके मोड़ा मुकी ना तो गरीबी व्याख्या दूकता आगे पूछा पीछे ना આપણા દેશન કર્યું છે આ વખત માં આપડો શું અભિપ્રાય થોડા વખત ઉપર છાપા માં જુદા જુદા સંપ્રદાયો આપણા દેશ નું બઉ નુકસાન કર્યું છે તો એ માટે આપનો શું અભિપ્રાય છે નથી જરૂર એવું છે સંપ્રદાય એટલે સ્ટેન્ડર્ડ જેમ ગ્રેજ્યુએટ હોય તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માંથી બેસતો હતો બેસતો વહેસતો આગળ વધતો એ રીતે સંપ્રદાયડ હશે એની જરૂર છે પણ પ્યોરિટી જોઈએ પ્યોરિટી નથી રહી અત્યારે પૈસા નીચું વેપારી થઈ ગયું જો મકાનો બંધકામ કરવાની સંપ્રદાય ની જરૂર નથી સંપ્રદાય તો બાળક ને એને સ્ટેન્ડર્ડ ના માણસ બને ત્યાં આગળ વધે એવું એને ઉદ્દેશ આપવાનું થયું એટલે સંપ્રદાય નક્કી કરેલો અભિપ્રાય હોય છે કે નહી સંપ્રદાય માંથી આવતા આવતા બિન સંપ્રદાય થવાની છે સીધો બિન સંપ્રદાય થઈ શકે નહી એટલે આપણે આપડે કોલેજ ગયા પછી આપડે કહીએ અમૃત ના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિ ની હિન્દુસ્તર જરૂર છે અમૃત નો દર્શન થાય ત્યારે મૂર્તિ છોડી દેજો સ્ટેશન આવે આપણું ત્યાં સુધી ગાડી પહેરા છે શું ભીડ હોય તો સંપ્રદાય માં શું તમારો અભિપ્રાય છે તે પણ તમને કે આપનો જે અભિપ્રાય છે એ જ મારો હવે બીજી વાત છે હિન્દુ એકતા સંમેલન વિશે આપનો શું અભિપ્રાય છે હિન્દુ એકતા સંમેલન હમણાં શરૂ થાય છે ને હિન્દુ એકતા સંમેલન જરૂર નહી એવી વસ્તુ છે કારણ કે ધર્મ સંમેલન મુસ્લિમ ધર્મ સંમેલન એટલે પેલા ખ્યા ત્યાં એ તાયાત કરવાનું ન બધું બિન સંપ્રદાય માણસ હોય બધા હોય છે કે નહીં કેવું એક બાજુ એટલે પેલા હોય બાજુ સાંભળ બાજુ કૃષ્ણ મૂર્તિ તો બંને ની ના પાડે રાધેશ્યામ ભાઈ કે છે કે જે કૃષ્ણ મૂર્તિ તો બંને ની ના પાડે છે જે કૃષ્ણ મૂર્તિ તો બંને ના પાડે છે રાધેશ્યામ ભાઈ એવું કે જે કૃષ્ણ મૂર્તિ બંને ના પાડે છે બંને ની બંને તરફ ની ખેંચની ના પાડે છે સંપ્રદાય ની બધા સંપ્રદાય જ ના પાડે છે ના પાડે કોલેજ ના છોકરાઓ ક્યાં નથી આવી શકે ના પાડે લાગ્યું કે છોકરા તો ડિરેક્ટ કેમ કરીને આવી શકે કોલેજમાં એની રીત તો હોય ને આ સમજાય ને સંપ્રદાય ના હંમેશા કશું થાય ડેવલપમેન્ટ ના થાય જુદા જુદા હોવા જોઈએ નાનો છોકરો ચાલી વર્ષ નો નાગો એને જગત ના લોકો ગુનો ન ગણે અને ગુનો ભણે એટલે દરેક પોતાની કક્ષાએ બધું રહે છે અને કોઈ ખોટા છે નહીં ચાલે વેપાર ચાલે છે એ ના હોવું જોઈએ પૈસા લેવા જેનું હોય પણ તે ધર્મ ઘટે પણ ધર્મ વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ના ઘટે વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મ વેપાર આવે હે <laughs> આપડેરાંત માતા ગુરુ હોય રસ્તો આપડે કાઢતા નો હોય તો મારે પૂછવું પડે છે કે આગળ રસ્તો છોકરું આવે ગુરુ કહેવાય ગુરુ ની બધી જરૂર અને ધર્મ ગુરુ કરવો જરૂર પણ ગુરુ બધા હોય છે જ્ઞાન લીધા વગર આવે દેખાડવા શા માટે એને ગુરુ પદ ગમે છે મને પૂછવું ભારે અને ભારે એટલે અવશ્ય દુરે અને એની વાત શું કરો માટે ગુરુ મોક્ષ માર્ગ માં ગુરુ ગુરુ કેટલી શહીદ થવા જો આપણી પાસે ગુરુ કિલ્લી છે તો હું આઈ ગયા છું ગુરુ કિલ્લી હોય તો પ્રશ્ન પૂછો બધા ધર્મ પાળનાર વ્યક્તિ નું ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ ખરું ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ ખરું ધર્મ પાળનાર નું ધર્મ ના પણ ગુ નામ હોય અને ગુરુ જો ચારિત્ર વગર ના છે તે ગુરુ જ નથી એનો અર્થ જ નહીં ચારિત્ર હા અગર હોય છે અને પૈસા લે ગુરુ ના કહેવાય જ્યાં પૈસા નો વ્યવસ્થા ગુરુ ના કહેવાય એ તો બધું રામલીલા કેવાય કેવું જ્યાં પૈસા હોય છે તો રામલીલા કેવાય શું ચિદારા ને દાદા સચિદારણ ગયા છે ગુજરાતી તરીકે બ્લડ એ બ્લડ નો પ્રક્રિયા તો છે શું અમારું ને બ્લડ કક્ષ છે અમારું મકાન એવું છે નથી ખાતે નથી પછી માગણ જ નથી ને તમારા મકાન ખૂણા ખોચા વાળો હોય આ ખૂણો અમાર તો અમાર તો હોમ ડિપાર્ટમેન્ટ હોય કેવું હોય તમે તો હોમ મારી બે ગુરુ સારા થાય ના હોય એવા ગુરુ મળવા બઉ પુણ્ય કહેવાય નહી ગુરુ તો ગુરુ શું કરે છે નબળી તો વિચારો એ તો તમારી પાસે ના ખુટી કરે કેવા ખુટી કરે મારી પાસે કઈ દસ દસ હજાર માણસે નબળી ખુલ્લી કરી છે નબળી તો નબળી કાગજ મારી પાસે આયા છે હોય નુ કરેવાય તમે એવી તમારી નબળી હોય તમારે કોઈ રે ના ખાઈ શકે તો એ તમે નબળી મારી પણ કહો અને એ નબળી કોઈને કેવાય જ અને અમારી પાસે તો નબળી એટલા પ્રકાર ની કે આખું જીવનમાં આપીએ આગળ અમે ફાડીએ ના નાખીએ નાખ્યું તું મહિના સુધી વાંચીએ અને પછી તું તમે નહી અને દોષ ના હોત મહામાં તો ભગવાન જ હોત રહીત થયો ભગવાન ભગવાન ના પત્રકાર આવ્યા છે બોલો કઈ પ્રાર્થના તો વાત કરો કાયદો થાય કઈ અધિષ્ઠ શું હશે દાદા બે પ્રકાર વિસ્તાર નાના છે એક વ્યક્તિ બધા ના હિસાબે આત્મા વિસ્તાર પ્રતિષ્ઠિત આત્મા એ જ અજ્ઞાન છે ખરી રીતે અજ્ઞાન પણ અજ્ઞાન કહીએ તાર કે ના આત્મા હવે આત્મા મૂળ આત્મા उत्पन्न जेम विदय બાકી અજ્ઞાન અવિદ્યા અવિદ્યા અવિદ્યા એવો શબ્દ વાપર્યો છે ઉપનિષદ માં અવિદ્યા અજ્ઞાન અવિદ્યા કે છે ઈશ્વર સર્વ ના હૃદયમાં રહ્યો છે તો એ બધાને ભમાવે છે એવો પણ ઉલ્લેખ છે તો કેવી રીતે ભમાવે ઈશ્વર તો ભમાવા નહીં ને આવું શકમ उपनिषद कहूश्वर हृदय भमे के, के, -के, के भगवान है भगवान जो गो हो तो पे आप भमते भंधारी બધું આપણું પ્રોજેકશન છે આ પ્રોજેકશન ભગવાન ભગવાન ગોડ ઇજ ઇન એગ્રીબલ ઓર ઇનવિઝિબલ પણ ક્રિએટન બોલો કે તું ચોર છે તો વાય શું કે આપણે સમજી જાય કે આ ભાષા લોકો ભાષા કેવી છે તો આપડે કઈ તું છે માયા વળી ભમાવે આમાં ભગવાન હાથ ગાઢ નથી ભગવાન નિરાગવાન માયા વડે બધાને ભમાવે છે મારા છોકરા નો છોકરો છે ને તેના પ્યાલામ ન ભગવાન ના છોકરો એટલે ભગવાન માયા વડે ભમાવે અજ્ઞાત માયા એટલે અજ્ઞાનતા જો માયા હોય ને તો અજ્ઞાનતા માયા અજ્ઞાનતા પોતાના સ્વરૂપ ની અજ્ઞાન ભગવાન તો ભગવાન જ છે કચ્છ આ પ્રકાશ નો ઉપયોગ તારે જે કરવો જોખમદારી તારીખ ભગવાન તો ભગવાન ની રીતે અસલ દરલ સલામત થઈ માત્ર થઈ નથી આટલા અવતારો પછી વ્યવસ્થિત માં આવી જાય છે નક્કી નિશ્ચિત હોય છે વ્યવસ્થિત આવી જાય છે બહાર હોય છે जगत की दृष्टि अरे बोक्स दृष्टि में फेर एगत दृष्टि नीचे दिग्वू थे जय दृष्टि यथा दृष्टि से दृष्टि दृष्टि पकड़ने को एक दृष्टि भी यथा दृष्टि सेन्मुख थे दृष्टि से આત્મા ની સન્મુખ મોક્ષ ની સન્મુખ થયેલી છે આ ઉત્તર જાય છે અમુક અવસાન પછી ભગવાને કહ્યું કે આટલા અવતાર પછી તો કે ભગવાન કહ્યું ભરત રાજા એ પૂછ્યું હે ભગવાન આપણા કુલ માં હવે કોઈ તીર્થંકર થશે બહાર મારી તીરા થશે એ છે તે ચોવીસ વર્ષ તીર્થંકર મારી નામ માં થશેકર છે ત્યાં નહી કેતા ભરી પણ પછી આમ કે તમારા દાદા તીર્થંકર એ તીર્થકે હું તીર્થંકર છું કેદ લાગી ગયો કેવો નાદ લાગ્યો એ તીર્થંકર્ષણ હોય આપણે જીવન રહ્યા એટલા બધા ચારતા મોટા મોટા જીવન આ કેમ કે અત્યારે જૈન સમાજમાં આ સર્વજ્ઞતા વિશે થોડાક જુદી માન્યતા પ્રવર્તે છે આજે આપ ઘઉ બધા જોયા અને કહ્યું એ માટે લોકો માં જુદી માન્યતા છે કે આવું મોક્ષે જશે એવું માન્યતા છે કે આ મુક્ષેજ જશે આટલા પછી એટલે પછી એને કોઈ પુરસાદ નથી કોઈ કોફ જ રહેતો નથી એને પછી વચ્ચે કોઈ અવકાશ જ રહેતો નથી એવું આ જૈન માન્યતા માં અત્યારે વેવે છે ખારું પીવું નહીં પડશે તે વ્યક્તિને જે પસંદતા હોય છે જો આપની 20 તે આવતા પ્રસંગમાં મારી બચ્ચે કે બચ્ચે માટે એક ઉંડે આફતાની વાત કરી દેલી શકે ને ઇત્યા અવકાને નકલી લેવાત પડે શ્રીકથા કે ને આવો હોય તો ના કે નહી તો ના હું તમને मने क्लियर थी गर्तेम के अवतार पेक्ष जैसे पतंत्र पुराशाको अवकाश नहीं रह पुशाद नहीं छोटे कही है મેટ્રિક મારે ડોક્ટર થવું છે આ માણસ ડોક્ટર થવાનો છે એવું નથી કલ્યાણ એટલે બધી લાત નો કશે માર નથી કુટરાત વખત માણસ કુટરાત વખત રહી શકતો નથી ભ્રાંત ભ્રાંત કુટરાત કર્યા કરશે અને માણસે અથવા જવું હોય તો દેખાડવું હોય તો તો કરવો જ પડશે એને જો ખબર પડી જાય કે મારા આટલા અવતાર મારા ફિક્સ છે ને પછી હું મોક્ષે જવાનો છું છી અવતાર સત્યાવીસ અવતાર પછી હું મોક્ષે જવાનો છું એવું એને ખબર પડી જાય તો પછી એને વચ્ચે એટલે તો પુરુષાર્થ કરવાનો કોઈ અવકાશ રહેતો દિવસ નથી હોય તો છૂટી શકે ખરો એનો પ્રબળ પુરુષાર્થ હોય તો કેમ ના છૂટી શકે એનો પુરુષાર્થ એવો પ્રબળ હોય અને બઉન કેટલા લાવી શકાય પ્રમાણ હોય છે પણ તે પુરસાકતો નથી વ્યવહારિક કુસા થઈ રહ્યો અને સાચો કુસા થઈ બને રહ્યો શું કહ્યું એટલે પુરસા સુધા લોકો બધા કલ્પનાઓ દોડાયબાડ્યો ન બંધ થઈ ગયું બમરો કરો પણ અમુક આખ્યા દેખાય બાકી હા જો દેશેને ખાવા દેજે ન આવે હા કે તો ઉતલી કે સૌ પણ ના થા પડે હા ત્યારે રહેવા બળ દેને અવલા પર બધા હોય છે એટલે એમાં કોઈ રાત પર બહાર ન જઈ શકે એટલે એ કે મોક્ષ સુધીના બધા અવતાર જોઈ શકે જે સર્વજ્ઞ હોય એક ફેક મોક્ષ સુધીના બધા અવતારો જોઈ શકે કારણ હા બધા ને લઈ જતા નથી અને સમા સમાધાન સમાધાન કર્યા બીજું પછી શું જોઈએ ગોઠવવાનું બધું તમને એવું બધું આવડે ઠંડો લાગ્યો એટલે સાચું કરતો સમજવું મહાવીર સિવાય કોઈ સમજી ના શકે માવીર ને નજીક નો માણસ જે નજીકની હોય ને તે સમજુ સાસરતા થયેલું કેવા નહીં સાસ ઉતર તો આપડે એમને ચમકીત કેવું આપડે ના કેવું નહિ કારણ કે માથાપુને એમની મહેનત બઉ સુંદર છે બઉ છે સમજે અને પોતે જ બઉ સારો જીવ સમજે એને જે આપણે જે વાત કરી ને એમની સમજણ છે એ ખોટી વસ્તુ નથી આવ્યું હોવું જોઈએ શું કે છે પણ એવું છે કે નહીં કરનાર ત્રીજો માણસ જોઈએ હું રિસાઇડ ના કરી શકું એ ના થાય પાછી થઈ છે ભગવાન ના વખત માં ચિંતાઓ હતી આ ક્રમ વિજ્ઞાન છોકરા સાથે નહી જઈને તમે સારું લગાડવા માટે બોલવું એ અમારી પાસે ના હોય શું કયું અમાર છે એમ જ બોલવું પડે નથી એને ના કેવું પડે અને તેને તે કેવું પડે અમારે ગયા ગ્રહ છે ભૂખ લગાડવું દવા આપી દઉં ભૂખ લાગી જાય બિદ્ધાર્થ તમને જમવાનું આવે દે બસ થઈ રહ્યું હું નિમિત છું કરતા પોતે ગ્રહ વસ્તુ એને મગર એને પકડ્યો અને ગ્રહણ કરેલું એટલે આપડે મગર પકડ્યો તો તે છોડી દેવ છોડી દઈએ એમ ઘરે એમને પકડ્યો છે વિતરાક વાળ એક વાત એક વાત છે માલકી બની વાત છે આ વાણી માલકી નથી કોઈ માલિકી માલકી હોય તો પોજન હોય શું હોય તો છે બીજા બધા કરેક્ટ કે ના રાખશે આ જજો બધા જ કરેક્ટ કે એક કે એક જ આખા હિન્દુસ્તાન જજો આગળ બધી વાત કરે આપે શીખવાડ્યું છે કોશિશ કરવી કરવી કે નહી આમાં સમાય છે કે નથી સમાચે હિંસા નું નિવારણ કરવાની કોશિશ કરી ये भाव क्यों के हिंसक भाव केड़वा आप भाव केड़वा ब कोशिश तार भाव घेर पड़का न कर रोका रोक पड़का अंदर कस अंदर कसाय अंदर कसाय उपाजवाइए पड़का नही चाले भारत में तूर शू प्रकार પણ ગોદા ખાઈ ને કામ કરવા તૈયાર થાય જોઈએ ને કેટલા બધા ગોદા વાગે તારા એમની આ દશાય બે હાથ ચેલો આમ બોલે ચેલો આમ બોલે બધું હાજર પડે આપડે જૈન છે એ કે તો ભલે કે આપડે જૈન ના કેવું આપડે હિન્દુ કેવું શું કરવું છે આપડે હા તે મને બે ચાર પાંચ જૈરો બેઠા હતા પંદર વાર ઉપર બીતેક વાર ઉપર બુ હતા હું ત્યાં આગળ ગયો તારે બધા વાતચીત કર્યા મળે કે અમે એક નક્કી આવે કર્યું છે કે અમારું જૈન સ્થાન જુદું લઈ દેવું બઉ સારું આપડે અહિયાં કાઠિયા આપી દે છે એટલે તમારે લાખ પચાસ લાખ છે એક ગેર રહેવાનું ઘોડાકડીઓ ક્યાંથી લાવશો પછી ગોંજા ક્યાંથી લાવશો ઉતાર કાવશો લવાર ક્યાંથી લાવશો ધીરશો કોને રકમ કોને ધીરે આપને કે આપણે બધું હમજો પણ આવ નહીં તમે મોરશો એ નહી માં સરકાર સરકાર છે સરકાર વાત નારાયણ સર એના પછી સાડા એક વાર બોલો સ્વામી ના મારા બોલતા પહેલી વાર ના આવ્યા કારણ કે આ દુષ્ક કોઈ માણસ પૂર્ણતા ને શકે નહીં એટલે કોઈ ભગવાન લખવું એ ગુનો પોતાની જાતને ભગવાન ગણાવી એ તો મોટી જ ભયંકર જોખમદારી છે જોખમદારી ભલે લોકો પોતાની જોખમદારી લે પણ વર્તમા ભગવાન માં પ્રગટ થયા તે હું એમને દાદા ભગવાન ના ચિંત કરું છું અને આ બધાને શું પ્રગટ થયેલું છે માટે દર્શન કરી જાઉં મારે કઈ જાય એવું થયો ત્યારે બિલકુલ હવે હા તમારી ભાવના પૂરી થઈ છે બહુ બહુ તમારી ભાવનાઓ છે એ બધી ભાવનાઓ પૂરી થઈ છે કારણ કે અક્રમ માં પે થાય નહી તો આ દુરાક રેડો જીવતા જીવે કતલ થઇ જાય પાંચ રૂપો થયું છે લોકો okay. કોને okay.